રાત સમજતા નથી સમજવા માગતા નથી કોઈ જગ્યાએ અગર ગુરુ છે એવા શું ગુરુ આપડે કહીએ મારા તમારી વાત બરોબર નથી તો શ્યા નું આરાધન કરે સંયમ નું તમે સંયમ નું આરાધન કરો ના લે ક્યાંનું આરાધન કરે આપડા જગ્યા એ સંયમ નું આયોજન કરે વિષમ પરિસ્થિતિ નો ક્ષમતા રાખે આપણા હાથ પચાસ લાખ નું બધું હોય ને હવે એવું કેવા જઈએ તારે અહીંયા અમારે વગવો કે ભાઈ અભાર કોઈ વગવો એટલા માટે એમને કઈ અસયમ ના આવે અસયમ હોય એવી પરિસ્થિતિ માં સંયમ માં પણ રહે મહાત્માઓ કારણ કે મહાત્માઓ સામાયિક જ હોય છે એટલા માટે કે કેવી રીતે એમ પૂછે છે જયા બેન પૂછે ત્યાં બે પૂછે છે કે આ મહાત્માઓ જે છે તે અસંયમ ના જે પ્રસંગો હોય તેની અંદર પણ સંયમ જે રહે છે તે આ સામાયિક હોય છે એટલા માટે જતુભે ભાન ઉડી ગયું છે જ્ઞાન માં બુદ્ધાત્મા સંયમ જ હોય ભાઈ હા જરાય કચાયું મનમાં એમ થાય કે આમ કેમ થાય આ કલ વિજ્ઞાન એવું ક્યાં છે કે આ પાડોશી છે એની જવાબદારી તમારી નથી બે જવાબદાર બનશો નઈ ભાઈ બે भारे कड़क शब्दों बोले गया सुहा दुख आगा। आगा। आ, आपनी थी गए तो क्षमा आक्रम विज्ञान चोख्जान एक तारीपदे अरे आप जवाबदारी रसिकलाल प्रत्येक मरी जवाबदारी एम आपे कहू कार रसिकलाल डिस्चार्ज भाव में તમે માલિક થતા નથી સારું કરો તો ખોટા તમારે મોટું દાન આપવાનું હોય તો તમે એનું માલિક થતા નથી એટલે તમે નોટ ઓનર ઓનર નથી સાયટલ ઉડી ગઈ ને સાયટલ તો તમે દાદા ને વેચી મારી ગઈ આપી દીધું રાજકોટ સલાહ આપી દે કે નઈ લેશો એ લેવા જેવું નથી હા વકીલ પાસે જાય ને બધું કશું કરવા ગાઈ તેજી બોલાય ના રૂપિયા બટન નું કાલેરે દબાઈ દેવા ક્યો કે તારી ભૂલ છે તી અંદર આ બટન દબાઈ તો આખી રાત પંગો ભરા ગટશે હા તો બટન દબકે નઈ સર વિજ્ઞાન છે અમારું કે જે ભૂલ થઈ જશે થઈ જાય આખી રાત પંગા પર છે અંદર ફી જોન કંટકટ હે બટ ફી ચ ઓન કરત પંગા પર હે કેણા માટે બટન દબાવી દે પણ પોતાની આ સમજે મને પૂછીને તો વાંધો ને કારણ કે આ પુસ્તક જ્ઞાન નથી આ પુસ્તક વાંચવાનું નથી આગળ વેરી મેં થઈ તૈયાર થઈ ગયેલું અંદાજ કોતરી કહે છે આ જે ફાઈલો જે છે તેને આપડે જે ચીકડી કહીએ છીએ કે અમુક ફાઈલો ચીકડી છે એ ચીકડી પીકાસ કોની એ ચીકડી કરી કોને એ તો કરનાર કરનાર ભગવાય કરનાર ભોગવે છે અને આપડે કે આ ચીકડી ફાઈલ છે પણ ચીકડી તો મેં કરીને ચીકડી કરી દાદા કરનાર ને ભોગવી બરાબર કરવી ચીકરી ફાઇલ હોય તો એને દૂર કેવી રીતે કરવી દૂર ચિકાસ દૂર કેવી રીતે કરવી ચિકાસ કેવી રીતે દૂર કરવી પ્રતિક્રમણ કરીને દૂર કરવી એમ કે છે પણ આપડે ચીકાસ કરીએ તો પછી ફરી આપડે પણ એવું કઈક થઈ ગયું કે વધારે ચીકણું આપણા થવાનું શરૂ થયું તો પછી પ્રતિક્રમણ કરવું પડે ને પ્રતિક્રમણ તો કરવું પડે ને આપણાથી વધારે પડે તો પ્રતિક્રમણ આપણે કદાચ નથી આપડે આપડે જઈ સાપ નો માળ બંધા બંધાવ બાકી હતો અને ઉમર મે તો બંધાય છે ને મકાન શું કે થાય થાય ગણી ને શું કે દરેક મકાન તમે જતા હોને હું જતો રહી કર માટે બાંધાવા જ પૂરું થતા પેલા કંડિશન છે ઘટાક કર્યો છે પછી દારૂ પીએ મને રમી રમવા માં તોફાન નવરો પડ્યો રમી રમવા નવરો ના પડે એવું રીતે વારસો આપવો જોઈએ કેવું નવરો ના પડે એવો વારસો મહેનત કરીને આ રીતે ભણાવો ભણવો સંસ્કારી બનાવી પછી નવરો ના પડે એવો વાર આપવો જોઈએ વારસો આપવો મોટા મોટો ગુનો છે વાલમાં વાર્તા આપે છે એવું બધું મુશ્કેલીઓના પિતા પિત્ર હોય છે કે હિસાબ વાળો ચીકાશ હોય રાખ દેરા ચીકાશ પતા પૂરતી જ છે આ ભવની ગયા પતા ને પછી નવ ચીકાશ નાખતો ગયો હોય રાખી હક છે તે ઉપર આટલા વધારે આપું છું કે ગરબા નાવરો ના પડે રાખું ને દુઃખ ના પડે એવું કરોડ રૂપિયા વિચાર તું જોઈએ થોડી ઘણી માર્ગ કરતો ત્યાં જ ચાલતું હતું આ તો કરોડો રૂપિયા ની મકરતો થઈ ગયો હું આપી છું દચા થયા મુંબઈ શહેર માં કયો મોહનગઢ કયો મોહનગઢ એવો થયા મુંબઈ શહેર છોકરા બગાડી છે બગડ્યા નું પાછી આપડે માથે આવે છે આપણને ના આવડી એવા ચલાવતા ગુનેગારી આપડે માથે આપડે દા એ પેલો તો ચાલો જાય પેલો જે રસિકલાલ હોય એ ચાલ્યો જાય પછી એના છોકરાઓ ગમે તેમ મળશે એની જવાબદારી રસિકલાલ હોય લાલ બધું મૂકી ને ગયા અહિયાં છોકરાઓ માટે અને રસીકલાલ જતા રહ્યા હવે છોકરાઓ પૈસા દોરવણી આપી કેવું ના આપી ગયા ગણાયો કેમ કામ કાર્યક્રમ ભણાય કર્યા કરી રીતે તો એમને બીજું કઈ જ નથી ભણાય બધી કશું જ ના આપવું ખરી રીતે પણ આપડા લોકો તો અતિ દયા લાગણી કઈ આપો શું ના આપો છતાં હું મારું આપું છું કં અંધ પણ વાપરી નાખવાના લોકો ના હારૂફા કરે પોતા કરે પણ વાપરી નાખવાનું આપડા આશા છે ઓછા છે નિરાંત હુવાડી લઈ જાય છે કરવા દે છુટકારો છે જવાબદારી સમજે છોકરા પકડે નઈ જવાબદારી પહેલી સમજે ગુરુ લઘુ એટલે શું ભારે નહીં હલકો નહિ લાબો નહીં ટૂંકો નહી એક જ એક જ ડિઝાઇન ચેન્જ થાય આ ગુરુ લઘુ થાય મેળ પડે મને થાય છે શું પ્રાંતિ એમ લાગશે આ તો જગત મદદ એજન્ કેટલા હોય દાદા આપજે કશો ને ડિઝાઇન એવી ડિઝાઇન આત્માની એવી ડિઝાઇન છે ડિઝાઇન દાદા કીધું પછી અગુરુ અને અલગ એવી એની ડિઝાઇન છે ડિઝાઇન કીધી એટલે પાછું કઈ આકાર આવ્યો કે નહીં ના આકાર એક તો ખરો ને એવાનો આકાર બતાવ્યો છે એટલે અહીંથી જે શરીર નિર્વાન થાય એ શરીરના બી બધું આકાશ બાળી શરીર માંથી સંકોન સ્વરૂપ સ્વરૂપ બરોબર कई गए नहीं है गुरु लघु अगुरु लघु लगे અને ગુરુ લઘુ એટલે ગોત્ર કરાયું છે એ ગુરુ લઘુ બીજું એ પૂછ્યું છે કે દાદા હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું આપડે પાણીમાં ઘી નાખીએ ને એકાકાર ના થાય ના થાય એકાકાર ના થાય પણ એકાકાર ના થાય દ્રવિય છે એકાકાર નહી થાય બધા પોતપોતાના સ્વભાવ જુદા આવશે કરી જુદા પાડી શકાય વિજ્ઞાન થી પાડી શકાય કામપાઉન્ડ થયેલું નથી કામપાઉમાડિયા વૈજ્ઞાનિક આત્મા અને જળ એ આ જ્ઞાની પુરુષ છે તો જુદા પાડિયા એજ વિજ્ઞાન છત્વો બે નહીં બે નહીં જે છે એ કયા તત્વો છ તો ની જે જુદા છ તત્વો પર જુદા પડે એ કયા તત્વો તત્વ એટલે છ દ્રવ્યો છે એમાં એક આકાશ દ્રવ્યો શક્તિ નથી શું કહ્યું નથી એના મૂવિંગ શક્તિ બિલકુલ છે નહીં શક્તિ એની ભાવ હોય તો એ પેલી શક્તિ ના હોય જીવ પુજ ને ગતિ કરાવે જીવ પુજ ને હેલ્પ કરે એની ઈચ્છા એની ઈચ્છા હોય પણ હેલ્પ કરે તો સહાય થાય પછી ગતિ સહાયક તત્વ એટલું જ હોય तो बदा लोग निकरया ते करें। थिती साहे कद मदद कर એમાં પેલા ધર્મના ધર્મ ને લેવા દેવાણું ઉદગલ પરમાણુ એક તરફ જે રૂપી છે ઉદ્ગલ પરમાણુ આ છે આ રૂપી આની વાત કરવી રહી કાર્ડ દરેક જીવંત બધી જાહેર માં તત્વ થી આપના જુદો પાડે वैज्ञानिक <स्थारा> तो जुदू पड़वा परमाणु चेतन यूज मुख्य है बाकी न तो लगभग जुदा ने। ना जुदा थे जुदू पाया था आज जुदा पाया था के बदू पाड़ू जुदू बुदो आत्मा ब्रद्यु हाँ अवकाश तो खरो आत्मा अवकाश आकाश एक तो आत्मद्रव्य रहेलू आत्मद्रव्य आकाश तो रहेलू जुदूँ पा नहीं सकते પણ જુદું પડી જાય આકાશ અવકાર રોકતા નથી કેવી બને બુદ્ધિ ના કેમ નથી બુદ્ધિ ના પાટી આકાશ જોડે જ છે ને हाँ आकाश जोड़े आकाश जोड़े रहे चेतन है आकाशे कहु एक आकाश भूमिका बीजे बदे सीध क्षेत्र एक કે જેમાં આકાશ નો ભાગ નથી કોઈ ભાગ નથી આકાશ નામ એક જ તત્વ છે બીજું કોઈ તત્વ નથી આકાશ ક્ષેત્ર અલગ આકાશ માં છે લોકાશ માં છે અને અલુકઅકાશ છે બીજા તત્વો આકાશ રોકે છે બીજા બધા પાંચ અચેતન છે પણ આ વાત જે છે ને દાદા કે આત્મા અવકાશ ને જરૂર નથી એ વાત આપના સ્ટેજ પહોંચી સમજાય નહીં દાદા એમ વાત કરું આપડે જવું છે આ તો એક જાત દિન દરિયા કરો સાંભળી પછી સાંભળવાનું ના ખાઈ દેવું કે વાત જોવાની વાત અંધેરી થી કામ નું એટલે પછી જાણી કરવાનું જે જાણીને ફાયદો નહી બધે શું બધે बड़बर दादा पी ए एक वक्त समझाए न समझाती हो तो कोई वक्त तो समझाते આ વાત કોણ સુધરવા આવે જાય કે ના સંભે આપણે મોકલે છે જો યદી ચાલે કે ના આવે હા બરાબર ચાલે કે ના આવે તો બને હા ના બીજી લપન સપરા કામ જોવું કે બીજું કરવાની વાતો છે હા એ લપન સપરા પડવાની જરૂર નથી પડવાની જરૂર નથી જરૂર ન હતી વાત સાચી છે સંકોચ કિ નહી આપડે વાત કરતા હતા કે આત્મા જે છે તે કષ્ટામાં મન્ય થાય અને આપડે આ વાતો બહુ ઉતરી પડ્યા દ્રવ્યો ની વાત આવે ને સમજાય વૈજ્ઞાનિક સંકોટ માંથી કંપની સ્વરૂપ થઈ જાય એટલે આપણા પોતાના ગુર્ધર્મ ભાઈ નાખેલ ગુર્ધર્ઈ નાખે નવો તીસ નાખે ગુર્ધર્ટલી સુંદર સમજાય તો ના સમજાય તો કરવડો ઉપાય સમજાય એવી નથી અરે નહિ પોતાના ગુણધર્મ ગુમાવે એક પણ પોતાના ગુણધર્મ જ રહે જે છે તેમાં અન્ય ક્ષેત્રો માં વિચરતા પંચ પરમેશ્રી ભગવંતો ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અને પછી અન્ય ક્ષેત્રો માંગવંત્રી ભગવંત એ જરા એ સમજવા માંગે છે પંચ પરમેશ્રી ઈજા છે અને પેલા પ્રવેશ નથી આપડે બંને નમસ્કાર કરીએ મળીને આપડે કામ હાજર કામ છે ને આપડે હાથી લેસ્યું હતું આ કલેક્ટર થઈ ગયેલા છે અને આ કલેક્ટર થવાના છે માટે હાથી લેવાના કલેક્ટર થવાના છે હાથી લેતા કલેક્ટર થાય આપડે આપડે કામ હાથે પાંચ પરમેશ ની વાત તો સમજાય વિજ્ઞાન નું સ્વતંત્ર રાખીએ છો હા પણ આપણે આજે પણ આપણે જે કીધું કે પેલા તો કલેક્ટર છે અણી પર આવેલા છે હા અણી પરિના ની અંદર કુર્તી ઉપર બેવાના જ હોય પેલા સાચી લો ને બેસી ગયા છે એટલે આજે એની કિંમત જ નહી એ તો કાલે કલેક્ટર થયેલું કેસો સારો એમ નહીં વાંચે છે પેલા થી યા લાગે શું ગો એમાં બરોબર દાદા આપડે નમસ્કાર નમસ્કાર રમેશભાઈ પૂછ્યો કે પાંચ કોણ પંચ પરમેશ્રી અને પંચ પરમેશ્રી કોણ એમ સમજો પશુ પરમેશ્રી નવકાર મતલબ આખા વિશ્વ ના બહાર બાકી પુરુષ કહેવાય શું સલાકા પુરુષ ત્યારે ભગવાન મારી ભગવાન થવાના લાયક ભગવાન થવાના લાયક ના પછી બોલીએ શું થાય આપડે ભરત્યા છે કૃષ્ણ ભગવાન રામ થયું થયા મને આ બળા બોલી એ વાત કૃષ્ણ આવતી જ હોય છે નમ શિવાય શિવ પ્રતિક રૂપે છે કોઈ અવતાર નથી દૈનો ને સર્વ માન્ય છે વેદાંતીઓ ને દૈન સર્વ નથી એ માન્ય નથી એમને એક જાત નું મત પૂરું કરેલા વેદાંત માં ઈશ્વર માનતો ઈશ્વર ને માનતો સ્વીકારતો સાંપ્રદાયિક મત વાળા ઈચ્છે ત્રિગુણાત્મક પણ તો એ બોલ્યા નહી હા તો ઝઘડો ના કરવો મારી બોલતા ઝઘડો કરજો તો એ વાત જ જાય અને હું કઈ બતાવું ત્યાં કૃષ્ણ ભગવાન કહ્યું છે ત્રિગુણાત્મક હોય છે અને આત્માની કઈક વાત જો બહાર પડી હોય શબ્દ થી શબ્દ થી તો ભગવાન વિતરાક પાડી છે बार एक ने शुरुआत कई दस पंदर आगमो आत्मा केवन है दस पंद्रह आगमनो एम आत्मा केव आत्मा केव आगम के ત્યાગ કર્યો ત્યાગ હોય પણ આત્મા જડે ને કારણ કે તેના મનમાં એમ જ રહ્યા કે આત્મા આવો હશે કે તેવો છે આત્મા આવો છે કે તેવો છે શંકા જ રહ્યા કરે શંકાળ થાય ની નહી આત્મા કર્તવ્ય વાળો હશે કે નઈ થોડો ઘણો જાત જાતની કયા નહી આમ સંગી ક્રિયા કરે કારણ કે સંગીત ક્રિયા માં હાથમાં હોતો જ નથી સંગીક્રિયા જળ છે શું છે સંગીત છે આત્મા સુક્ષ્મ લેવા દેવા સંગીક્રિયા નો જાણનાર છે શું છે સંગીત કરનાર નથી અને જાણનાર હવે આવી વાત નીકળે એટલે પછી ક લોકો ને લોકો એમ થાય સવાર છ થયા કઈ લાઈન માં पूछे कई लाइन में रहे है, तो निवेड़ो आए मारे हमें दादा प्रसंगो बना से बरकत नहीं चला આપડે માની ગયા રાખવું રાખવું બગલ ના ગુના કરે બધાને ખોટા માલે બંધાઈ જાય બંધાય જતી રહે બચી ગયા કોઈ સાંભળું નહીં રેલું એટલે પૂછવાનું ક્યાં રહ્યું સાંભળી કોઈ કે જાણે ક્યાં સાંભળવાનું એટલે બધા લોકો હા એવું જ કે કોને પૂછ્યું છે એટલે વ્યવહાર કે શું કરી છે જ્ઞાન મળ્યા પછી ઉત્પન્ન થાય છે दशा मत आप संसार जो रीते चलता दिखा तो करतीम कर मजबूती मजबूती લેવલ પ્રમાણે ઉત્પન્ન થવી જોઈએ કેમ કે ફાઈલ એટલે ફેક્ટર કરી કરી મને તો ફેક્ટર કરી પણ ફેક્ટર કરી ગંકાડીને માનત ને એથી રહે કરી પરમે રાખી છે તો હે તો મને એવું થા કે એને એ જતી રહે ફેક્ટર થી ના મને જતી રહે બરોબર બા થી ન કી શકે પર આ ખોટું છે સમજ કેજી તમારી સામે ના થોડી કડવું મોરી દેવું તમે મીઠું પાણી પામૃત પાવ કડવા બધી રીતે કામ કર્યા કરે માને ચેતવે તો ખરી ને તમે રહે નઈ કે કોઈને સલાહ પૂછ્યું હોય તો એવું કે ભાઈ આમ ના કરીશ તું બધું કઈશું